श्रावण प्रक्रम न सत्या दिवस स्वामी जी गरडा दादा खाचरना दरबार विराजमान धारण कर विषे गुर्दावधी धोला पुष्प नीराजमाना लटकता क्रोध थे अमरे तो एक लाख रूपिया सुधी बगाड करे तो क्रोध आए नही અને જયારે ધર્મ લોભ કરે અથવા હોય લે ત્યારે તેની ક્રોધ આવતો નથી કેટલું બધું લઈ લો એમાં શબ્દ શબ્દ જોવાનો છે बड़ो बी अथवा बड़ी हो गरीब ने पीड़े अथवा अन्याय नो पक्ष लेकिन लगारे क्रोधी चटकी કાયમ ગુસ્સો નહી બાપા શતિયમ ગયું શતિય ગયું ઓજાર શિવાય એમ બોલો સદુરમ કાકે એમ રાખવા જો તો નથી હા તો પણ એટલે એ એક ગુણ માની અને એટલે ટાઈમ ટાઈમ પર તો રાખ્યો છે એમ આવી જાય છે ભર જો. અને તો લાખ જયારે ધર્મ લોક કરે અથવા બળિયો હોય તે ગરીબ ને પીડે અથવા અન્યાયનો નો પક્ષ લે ત્યારે તેની ઉપર ભગવાન ના અવતાર શા માટે થાય ધર્મ ના સ્થાપન એમને એ તો આપણે ખરી બોલ્યા આમાં આવી ગયો ભગવાન પ્રગટ થઈને મારે અન્યાય નો પક્ષ લઈને બીજા ને હેરાન કરે એને ભગવાન રોક્યા છે કે નથી રોક્યા ખીજાયા છે કે રાજી રિયા આ બધું મેલ માં આવી જાય ભારત માં મરણ પરીક્ષિત એટલી એવી ઠીક છે આ બધો સરવાળો આપણા જીવનમાં ત્યારે જીવન પૂરું થ્યું કેવાય ભગવાન કે અમુક અંશે બરાબર છે એ વિચાર કરવા આપડે વિચાર કરવો પડે ને પાછું આ તો કેવલ ભગવાન આવા હોય એટલે એનો નિર્ણય કર્યો તેમાં આપણો શું નિર્ણય આપણો નિર્ણય થવો જોશે આ નિર્ણય પૂરો થાય ત્યારે ત્યાં જવાય લ્યો તે વિના દરવાજો બંધ હોય દરવાજા સુધી જી આવે પણ દરવાજો બંધ હોય એટલે ઓળી બીજા લોકો મારતી વખતે પણ ક્રોધ ના આવે તો ક્રોધ આવ્યા વગર ના હોય ભગવાન ના ક્રોધ બધા છે હિણ કશીપુ ને મારે શ્રી કૃષ્ણ ભગવાન પોતે કંસ મારે શિશુપાલ ને મારે દંડ વક્ર મારે પણ સરવાળામાં જોશો ને ત્યારે નથી એને કામ કર્યું એમાં અનેક જીવના ભલાને માટે એને કર્યું હોય છે મારી બા મનુષ્યના જેવો ક્રોધ અહીંયાનો હોય અને એમ છતાં એમને બીજા ભક્તોના જેવી ગતિ આપી મારી આ મારી ના મારીને કોઈ આપતો હોય સ્થિતિ ની અને આપડે આ ભક્તું જોઈએ ને એ કોઈ પાંચ માળા ફેરવે એમાં કલ્યાણ માની બે ગયા હોય પણ વૃત્તિ બદલી ના હોય ધ્યાન લગી વૃત્તિ ન બદલે अथवा अथवा क्रोध सारू तो ले क्रोध आने कोईक सारू आ તે પણ ક્ષણ માત્ર પણ નથી રહેતો અને તમારે કેવી રીતે આવે છે કેવી રીતે તળે છે પછી મુક્તાનંદ સ્વામી કહ્યું છે કોઈક પદાર્થ ને યોગે તથા કોઈક ની દેખાય તેને યોગે તે ઉપર ક્રોધ થાય मुक्तानंद स्वामी कहू एक भगवान विचारीझाये जे रीते भगवानीपो थे स्वभाव राखव नहीं जो जो जोर ने अठा विचारे तो गुण थी पर जोर अठावे गुण માલિકી નું નો હોય અને બગાડતું આજ જોઈ લે એટલે મારી માલિકી નું છે એ કેસેટ નો જાણતો નથી લ્યો હ પણ બીજા ને વિક્ષેપ થાય અમુક મને રાજુ કરવા પહેલું અમુક એને ગુણો પહેરબિહાર બાબત રા ક્રોધાદીર ને અઠાવે એવો જે વિચાર એ તો ગુણ થકી પર છે તમારા જીવ રહ્યો છે અને એવી રીતે કામ ક્રોધાદિક ગુણ એવું જે જોર છે જે છે પણ અંતે જતા એના બંધવાય નહીં ઓળખી લીધા ઓળખો પદાર્થ નો યો તેની આટલી માં પ્રથમ તો આવી જવાય પણ અંકે જતા એના બંધન માં રેવાય નહિ બંધન તોડી ને ખરું આપડે બંધાઈ જઈએ મુ વચ્ચે નું અંતર દેખાડે આ વચનામૃત બે વચ્ચે નું અંતર દેખાડે પણ ભક્ત એવા હોય ને એ અંતર રાખતા જ નથી શું ભગવાન નિર્બંધ છે બચાવ કરે કે લગભગ બચાવ આ જગત માં આપડા તો માનવીય માનવી છે ભગવાન વધારે માનવી તો નો ભગવાન આટલું જ અંતર ભક્ત અને ભગવાન આ બે વચ્ચે નોંધ પેલા આથી આવી જાય પછી નીકળી જવાય છે આ તો ભગવાન ને નજીક થવું છે ભગવાન પાસે જવું છે એટલે ભગવાન ગુણ થોડાક તો તૈયાર કરવા છે એનો બ્રહ્મરૂપ ભૂકંપ કર્યું બ્રહ્મરૂપ થવું પડે ને હવે બ્રહ્મરૂપ ને બેસે રીતે કબૂલ કરી સાજો મુ મારા દે તો એનો બચાવ કર્યો કે મારા આવરણ માં આવી જવાય એનું કારણ શું આપણે શું કરીએ તમે સમજ્યા ને એમ કરી સમજવા આવે એટલે કરી અમારે આમાં કામ માં જોડેલા હોય ને કોઈ ખોટી આવે મારે મને એટલે હું આયા તો કરું પેલું પણ કામ માં જ્યા ને એટલે હર વખત કઈ આવતું હોય ને આવડ કામ માં હોય એનું શું આવે ક્યાને યોગ્ય રહે છે ત્યારે આઠ છે એમાં જેવું પૂર્વ સંસ્કાર માં જોર છે એવું જ એક માં છે માટે જયારે જરૂર બંધન થાય છે યોગ થાય તો એને આવડ ને કરીને બંધન મારી પ્રકૃતિ પૂર્વ સંસ્કાર નું ખુબ જોર અને એને અંગે ગુણ આવ્યો આખી પ્રથમ આવરણ જે થઈ ગયું છે પૂર્વ સંસ્કાર નું જોર છે નિર્ગુણ વિચાર માટેનું તકઈ વિદ્યા જો સાત છે એ તે જો તેલા પ્રાપ્ત થાય તો તે આધી માલ બોલા સંસ્કારમાં જેટલો જોર છે એવું દેહકારાત્મકમાં કેટલું એટલેલું હોય ઓય માં તારું શું આય્યું તને આયે સબને બોખોયા ને લે આમ બોલો હે નુકતાની સામે દેવાને જે તેજ દેહકારનો વિપરીતનો થાય ત્યારે શ્રીજી મહારાજ બજા છે જે છે તારા છે એમાં જેવું પૂર્વ સંસ્કાર માં જોર છે તેવું જ એક એક છે જયારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે ઓળખાતા નથી એટલે દેખાતા હોય તો જાય નહી જાય ત્યારે એને આમ ઓળખાવા માંડે ત્યારે ઓળખાવા માંડવું એ નાની વાત નથી અઘરી વાત પૂર્વ સંસ્કાર અને પછી આ દેશ કાળા પેરવે પવન પણ પવન ભ્રમટી ખાઈ ને આવીને જો આમ જા હોય ત્યાં ફટકાય ને તો જાય પછી મા પૂર્વ સંસ્કાર કરીને આ બધા જોગમાં તો આવી ગયા હવે દેશ કાળે ભગ દે આમ ફગ રહે આમ ભગ રહેવ માટે ભગવાન ના દેશ કાળા દીપ જે નબલા શુભ છે એનું સેવન ન કરવું જોઈએ જેવું પૂર્વ સંસ્કાર માં જોડ છે તેવું જ એક એક છે માટે જયારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે જો આપણે એકબીજાની ભાઈ બંધાઈ હોય ને ભાઈ બંધાઈ તો બધા ન હોય पर वो जोग एक बराबर कर देखाए सत्पुरुषो तटस्थ रहे जगत नीव लाइन एक लाइन बदलता जाए સદુરૂપ સતરે હોય તો દેખાવ ના સંતોષ નથી આવો એટલે પૂર્વ ના સંસ્કાર આ પ્રાપ્તિ થઈ હવે દેશ કાળાદી નબળા ના સંગ કરે એટલે એની બધી નબળી થતી જાય પૂર્વ ના જે સંસ્કાર એને ચપ્પો લાગે કરી શકતા નથી દેશ કાળાદિત નબળા આવ્યા ત્યારે દેશ કાળા દેશ કાળાદિત પૂર્વ સંસ્કાર આવે ન આવે દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર દીક્ષા ધ્યાન પૂર્વ સંસ્કાર ઉભો આખા બે પક્ષો છે પૂર્વ સંસ્કાર એટલું કામ પૂર્વ સંસ્કાર નું જોગ આપવાનું પછી આવડાય ને ફગાવે છે યોગ ભાગમાં તણી જાય મારી પાસે હવે એને જોઈ ન ઓળખે હું ક્યાં તણા સારા હોય નબળા થઈ જાય છે માટે દેશ કાળા દિશ આ પ્રધાન કરો નથી ને અને પૂર્વ સંસ્કાર છે એ સંજોગો આપી દે પણ ક્રિયા કરવાની એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વ ના સંસ્કાર નું જોર રહેવા દેતા નથી સંસ્કાર નું જોર એ પક્ષ છે આખો પક્ષ પક્ષ મારા જેમાં પૂર્વ નું કોઈ મોટું પાક છે અથવા કોઈ મોટા ભગવાન ના ભક્તો નો તેને પક્ષ જબરો જબરામાં આવડા નું હાલતું નથી એમાં જબરામાં હલતું નથી અને પૂર્વ સંસ્કાર જો મધ્યમ ભાગમાં હોય તો આ દેશના જાય ने जो मा जे ये मोटा ना करेला तो खोटा थे जय विजयोग्य क्रिया कर तो ठेका माथे भगवान પડી ગયા. શુભ હતા તો પણ જય વિજય પડી ગયા માટે જેને કલ્યાણ ને ઈચ્છું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું સરવાળો અક્ષર સામે નથી પૂર્વ ના સંસ્કાર નબળા હોય નબળા હોય એ બધા વચ્ચે આ નબળવાન પણ હું કહ્યું પણ એ મનાય ને પેલા તો સત્પુરુષે જ એના રસ્તામાં કાંકરા કાંટા હોય તો કાઢી નાખવા જોઈએ કાંકરા કાંટા ભગવાન ના માર્ગ આ બધા કાંટા બતાવે છે અને એ આ મનુષ્ય દેહ નીકળે પાછી દેહ ન નીકળે પવિત્ર જનાવર હોય પણ એ પોતાનું કલ્યાણ ના સાધી શકે એ મનુષ્ય દેહ મળે મનુષ્ય દેહ ના કલ્યાણ ને માટે જોઈતા સાધનો એને માટે જે પાછા મેળવવાના સાધન એ ભગવાન મનુષ્ય માત્ર ના થાય આપી કાન એવા જીભ એવી આપી બધા મોટા પણ બધા નબળો થાય નબળો ઉપયોગ કરાય ની આવા પણ બધા સાધનો એવા જાગ્યા હવે સવો ઉપયોગ કરવો અને નબળો ઉપયોગ કરવો એ આપણા હાથ ને વાત છે નબળો ઉપયોગ થાય તો એને ઓળખી જવા જોઈએ નબળો થાય નબળો ઉપયોગ કરાય તો અમે આ નંદ કરીને ગુરુકુલ થાય તો માનો અમારો હેતુ હશે આમાં કોઈ સમજતા હશે આપણે કોઈને નઈ એમ નઈ પણ મને ખાતરી છે કે નથી સમજતા લ્યો મંદિર વાળા ની આવું નથી હું ક્યાં માણસ બચાવ કરો ને એક ને ઓળખું પડશે હા એટલું કરે છે કોઈ ધ્યાન મારા નથી મોટા પુરુષ પણ જયારે રાજી થાય ત્યારે કોઈ પ્રકારે અંતર મલીન વાતના ન રહે અને જેને ગરીબ ઉપર સંકલ્પ થતો હોય તો તેને મોટા પણ થાય પાટો બદલ જેને ગરીબ ઉપર સંકલ્પ થતો હોય મોટા પણ થાય મને બધા સમજાવા જાવે છે ને મને અજીના ઈટદે પણ પ્રજાદીત મલિન ઘાટ થાય આ થયું ઘણી લીલા થોડી થોડી બનજાતા હોય એમાં જગત લાઈન લીલા આવે એટલે જો નબળા માણસો નબળા ઘાટ ઘડે જાણે અને જીવ ને એમ કે હું બરાબર હું જોઉં છું લાવ્યો છું એટલે કોઈ થી સુદ્રહ ની આ એક લાઈન માં જ આવ્યા છે માટે જેને કલ્યાણ ઈચ્છવું તેને કોઈ ઉપર થાય મનમાં ના આચા હોય એનું ના થાય એવું હા તો ક્યાંથી કાઢો પણ એ બોલો जो कोई पर मलिन घाट करे तो भगवान भगवान बोलो अमरा एक गरीब दुखायो हो तो अमरा अंतर एवं विचार आ ભગવાન સર્વાંતરિયા છે તે એક ઠેકાણે રહીને સર્વે છે માટે જેને તેના गरीब नगवान बैठा दुखय भगवान, भगवान बोलो जय भगवान नो अपराध करो एम जाने पगे लगीतु हो आप શરીર ના અંતર ને જાણે છે માટે અમે દુખ્યો તેના જ અંતર માં વિરાજમાન હસીએ અને ભગવાન ભગવાન પોચે ભગે લાગે भगवान नो अपराध कर दया राखे भगवानी भक्ति थे नहीं દેખાયું એ બધું તમને કેવાય નઈ તમને તો કેમ વખે ને जरूर भक्ति गम होनी भक्ति करें बहुत मना खरु कर दया राखे दया राख जो દયા તો કામ ની છે ત્યાગ વાલો જેથી ભગવાન ની ભક્તિ થાય નહીં ઉપાસના નો ભંગ થાય છે ઉપાસના કઈ દયા વાળા ને શું દયા વાળા ને શું દયા વાળો હોય ને એ તુલસી તોડે પૂજા કેમ કરે લીલા જાડ ને તોડાય ને એની ઘણી ઘણી બાબતો નાવા ધોવાનું નામ એવું સ્વચ્છ કે સુરત બધું શરીર ઉપર બિલકુલ શણગાર અને દેવ ને ધરાવે ત્યારે આપણે દર્શન કરીએ ખવાનું ભાવ ન થાય શણગાર કેડે તો ખરાબારે કોઈ દી નો શણગારે માં લેવા અને જે પોતાના શરીર ને શણગારવા શીખો એને ભક્તિ છે જીવાથી ઘણી વખત આરંભ માં બઉ આવ્યા છે ઘણી લલચાવ નથી જો કર્યું કઈ નથી કર્યું પણ યાર તમે બધા સમજો નહી એનું દુખ છે जाने के बोलवा जाए पुर्शी त्यागी गौतम तक नहीं कल्याण પંખી ને બે પાંખું હોય એમાં એક મજબૂત જાય આત્મા ને ઉર્ધોગતિ માં આજના ઉપવાની વાત એમાં પાછું કહું આજના એમાં કદાચ ખામી હશે પછી બે આના ચારાના આઠાના બારાના ઘોળાના જેટલું હશે એટલું જ મળે અહી ગમે એટલા તપ ત્યાગ વૈરાગ ખુબ રાખ્યા છે પણ કલ્યાણ જે ભગવાન ના સ્વરૂપ ના સંબંધ માં ત્યાગ વહીરાજ માં નથી ત્યાગ વહીરાજ તો બંધ અને ભગવાન માં જવું છે એટલે એનો સંબંધ દ્રઢ કરાવે અહીંયા નો ચોંટાય એટલા માટે ત્યાગ વહીશું આઈ નો ચોંટાય એટલા માટે ત્યાગ વહી પણ ત્યાગ વહી મોક્ષ નથી મોક્ષ છે ઉપાસના માં નિશ્ચય માં નિર્વય કલ્પ ઉત્તમ હતી નિશ્ચય ચારે બાજુ મેળવો ક્યાંય ભગવાન ને અર્જુન નિશ્ચય કેળવાય વધારે ભગવાન ની બેન નું હવે લુકાદું કે પાપ નો કહેવાય એમને એની બેન ને ઉપાડી કેળ્યો સન્ન્યાસી થઈ કપટસે તો ભક્ત મિત્રો ન થયો આજના બાબતમાં આજના એટલે ધર્મ એમાં શાસ્ત્ર માત્ર હનુમાનજી ગુજાય વાંધા તો બહુ કામ કર્યા ગણાય પણ હનુમાનજી કેમ આવે વાયુ બધા ભરજી અસાધારણ હતા પણ લક્ષણ એ જ આગળ આવે એની ચર્ચા નો વિષય થઈ અમારે જ્ઞાન સ્વામી બધા લડાવે લે એટલે બધા નિષ્ઠા થઈ ગઈ છે ને નિષ્ઠા માટે અમે એમ વિચારી ને પરમેશ્વર ની ઉપાસના રહેવા સારું ત્યાગ નો પક્ષ મોડો કરીને ભગવાન ના મંદિર કરાવ્યા છે તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે તો તેને કરીને ઘણા જીવના કલ્યાણ થશે ને બધા મળી ગયું પ્રધાનપણું બસ એટલું કામ છે ને આવી ગયું એટલું પ્રમાણ મળી ગયું પ્રમાણ મળ્યું કામ કોણ વિચાર કરે રહ્યું કેમ બોલો અને જેને ભગવાન ની ભક્તિ કરવી તેને તો ધું ની પેઠે દયા રાખે પણ કેમ ઠીક પડે अतिशय दया राखी वाली बेसी रहे भगवानी भक्ति थी नहीं जय भक्ति रहित भगवानी उपासनाश थी जाए એટલે પછવાડે અંધ પરંપરા ચાલે ભગવાન ભજન ને બરાબર આમ કરો તો બરાબર પણ લટાર મારવા જાય હવે કઈ થી નીકળ્યો એટલે ઉપાસના થઈ ગયે ને બરાબર અને જે ઉપાસ હોય તે પોતાના માંથી ભ્રષ્ટ થાય કોઈ ન વંચાવે આ ચાલતો એવું જ થઈ ગયું છે બધું બજારમાં પેન્ડા લાવી છો ગોદાવીન આ બધું બરાબર જશે આવે માટે પોત પોતાના ધર્મ માં રહીને ભગવાન કૃષ્ણ ભક્તિ કર્યા ધર્મ નો ઘસારો આવે એવી ભક્તિ ક્યારે ન કરશને જાઓ બો હોય તમારે અદાય દર્શન ન થાય તો પણ કરાય મારી વાત જવાય જ નહીં એ ધર્મ છે ધર્મ યોગ્ય ભક્તિ થાય જ નહીં કોઈ બધા બરાબર લખતા છે શિક્ષા મંત્રી બોલે બહાર ના વ્યવહાર માં તો તમે બસ માં ચડી જુઓ જોવા મંદિર ના દેવી બરાબર અને શાસ્ત્ર પાછા મંદિર ના ધર્મો બીજા અને બાર ના બીજા હોય બીક રાખે છે માટે પોત પોતાના ધર્મ માં રહી ને ભગવાન ની ભક્તિ ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે